આપડે ના કેતા હોટલમાં ખાઈ નહી કચરો ખવાય નહીં આપણે ખોટું થાય છે હોટેલ દેખે ને બધું દીઠું એને ગલગડીયા થાય ભાઈ ગલગડીયા ગલગિયા તમે સમજ્યા ગલગદીયા થાય તમે એવું સમજી ગયા ગયા સારું લાગ્યું છે તે પોતાને ખાવું હોવું નથી છતાં ખવડાવે તે કરાવડાવે પણ કરવું છે એ ગાડી વાત ને હા આ બાર મૂકી બઉ સારું કર્યું છે લોકો સમજુ માણસ પકડી લેવું વિચારશીલ માણસો આજે નવા ભાવે આવે તેને બધા નવા લખે નવા ચાલવા દો ને એવું થાય લખ્યું નવા ગયા બદલે શબ્દ ફેરફાર થઈ જાય ને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 હવે એ આખું વાક્ય પૂરું થઈ બઉ સારું લખેલું છે આખો દાડો સામાયિક કર્યું પ્રતિવન કર્યું ધ્યાન જપ ક્રિયા કરી દોડધામ કરી તેને પુરુષાર્થ માને છે લોકો આ બધું કરે છે એ તો પુરુષાર્થ ના કેવાય એ તો પ્રારબ્ધ છે શું છે એવું આપડે ઊંઘમાં જેમ સંચાલન ચાલે એમ ચાલે છે અને ઘર ઘર મેં આ કરી નાખ્યું એને એને ગર્ભ રસ ચાખવાની પડેલી છે બહુ મીઠો એટલો બધો મીઠો કે પછી આદત છૂટે નહીં બાજુ એ પ્રારંભે સંયોગે આવડો આવે તે ઘડી ક્ષમતા રાખવી તેનું પુરુષાર્થ કોઈ ફૂલો ચડાવે તો તે સંયોગ ને ગાળ આપે તો તે પણ સંયોગ્યુ ને ટાળું પ્રાર્થ પછી ત્રીજું વાક્ય આવે છે પૂર્વે જે ચાર્જ થયેલું છે તે ડિસ્ચાર્જ થાય છે અને તે સંયોગ સ્વરૂપે ડિસ્ચાર્જ થાય છે નથી કે વ્યવસ્થિત છે છૂટું છે ભગવાન ને ગમ્યું ખરું કરી લે લોકો કરી લે ભગવાન ને જે ગમ્યું એ ખરું પણ સં આવી છે લપસવા માં અટકવું ત્યારનું નામ પુરુષાર્થ કેવાય લપસતા હોય ને તેને અટકવું એનું નામ પુરુષાર્થ કેવાય આપણે આ બધું પાંચ ઇન્દ્રિયો છે ઉતાવળી અને ઉતાવળી તરીકે નચાવે આવ ઉતાવળીઓ મેં પુરસાદ કર્યો બઉ માણસ આપડે આવશું છે પ્રારંભિક છીએ એવું હું માનતો હતો મેં બધું હિસાબ તો કાઢી જોઈ લે બધા હિસાબ કાઢ્યું હવે ઉતાવાળીઓ પ્રહાર વાળી આરશું કે અને હું પુરસ્તવાદી છું એમ કે ખરી રીતે એકનું ઉતાવાળીઓ બાંધેલું છે પછી ભાવા ભાવ એ કર્મ છે ભાવ અને અભાવ ભાવ અને અભાવ એ કર્મ છે સ્વભાવ ભાવ એ પુરુષાર્થ છે સ્વભાવ ભાવ આખું જગત ભાવા ભાવમાં છે સ્વભાવ ભાવ એટલે આત્મા નું શું કેવાય પુરાર્થ છે સ્વભાવ કરતા નહીં ભાવમાં સ્વ પુરુષાર્થ કયો ભૂતગલમાં ક્યાંય પણ રાગદ્વેષ ના થાય તે ભૂતગલમાં ક્યાંય પણ રાગદ્વેષ ના થાય એ સ્વ પુરુષાર્થ પોતાનો પુરુષાર્થ ભૂતગલ પરિણામ રાગદેશ ના થાય પછી મારી નાખે તો ભૂતગલ નું મારું શું છે જો શુદ્ધાર્થમાં થયો છું તો બીજાની ફિકર તારે કરવા જેવી નથી જો બીજો છું તો શુદ્ધાર્થમાં વાત તો માનવ છે બધી ખોટી છે આપણે પહેણા પછી ફેરવી નાખી નાખતા નથી ને ભૂલ થઈ ગયા જે થયું જાણતા નથી કોણ કપાઈ પણ પછી તો આપણે બીજું ના કરાય થઈ ગયા એ થઈ ગયા પુરુષાર્થ પુરુષાર્થ એટલે ઉપયોગ મય જીવન જ્ઞાની નો ઉપયોગ શુદ્ધ હોય પેલામાં શુ અશુભ ઉપયોગ એ બે છે પુરુષાર્થ કેવાય ઉપયોગમય જીવન શુદ્ધ ઉપયોગમય જીવન પુરુષાર્થ જ્યાં સુધી કરતા પોતે થાય ત્યાં સુધી કોણ કરતા છે તે સમજાય નહિ સાક્ષી કેટલા બધા બધા સાક્ષી બોરે બોલો આવી કોર્ટ માં શી રીતે આપડો કેસ પાસ થાય આ કોર્ટમાં અને જે કરતા છે એ સમજાય પોતે કરતા રે નઈ જે કરતા છે એને સમજણ પડે તો સમજણ સી રીતે પડે કે આપડે કઈ ભાઈ ઉઠાડ્યો તે મેરેઠ્યો પેલું થોડા વખત એને એમ લાગે કે મારી મેળ ઉઠ્યો પછી આપડે કે પેલું ઘડિયાળ સુકા મૂકવું પડશે ઘટડી લાગ જો તું અહંકારી છે તો તું જ કરતા છે અને જો તું નિરહકારી છે તો વ્યવસ્થિત કરતા અહંકારી છે તું જ કરતા છે જય સત્ય જ્ઞાન જાણવાથી શું ખોટું અને શું સાચું એની સમજ પડે શું સમજવું પડે ગીતા જાણવાથી સમજવું પડે અને વિજ્ઞાન મુક્તિ થાય અહંકાર મમતા નો મોક્ષ કરવાનો આપણે ઘેર તમારો તો મોક્ષ થયેલો જ છે તમારું સ્વરૂપ જ મોક્ષ સ્વરૂપ છે પ્રકાશ તેનું નામ કેવાય કે ઠોકર ના વાગે લોકો કે છે નિશય સ્વાધીન છે અને વ્યવહાર એ પરાધીન છે બઉ સર નિશ્ચય એ સ્વાધીન છે અને વ્યવહાર એ છે અને પરિણામ પરાધીન નું પરાધીન છે શું પરિણામ તો વ્યવસ્થિત ચલાવે છે તમારે જોયા જ કરવા તમે ધીરજ રહેતી નથી એટલી જ કારણ ઘણા કાળ થી ધીરજ રહેલી નહિ નઈ અને એકદમ ધીરે ધીરે એકદમ બને જ નહીં ને એટલે થોડા થોડા અભ્યાસ કરવો પડે કરવું પડે આપડું કશું થવાનું નથી કારણ કે આ દુકાન દુકાન માંથી માલ ચોરી ગયો કઈ આપણા માં ચોરી ગયો શેઠ ના મત ચોરી ગયો મારું બધું ચોરી ગયું એટલે તારું નહિ દુકાન માં ચોરી ગયું છે આત્મા માંથી કજું જતું નથી આ બધું પૂગલ નું જાય છે જવા દે નહિ જયારે તારે તો પૂળો જ મૂકવાનો છે શું કરવાનું નથી અજ્ઞાની પૂળો નહીં મૂકતા અરે કેટલાક ના તો હુખ પૂળો મૂકે અને એમાં ખુશ થઈ જાય છે કે પૂજગલ અસત છે વિનાશી છે આત્મા સત છે કાયમી છે વિનાશીન ચિંતા આપણે કરવાની હોય નહિ અવિનાશી એ વિનાશીન ચિંતા કરવાની હોય નહિ દાદા ભગવાન સારું લાગ્યું ઈનામ આપવા જેવું છે મારી પાસે છે નઈ નઈ તો આપીએ ને આપણે